ગયા નતા કુંડલા માં જ હતા શું નામ આપનું ગંભીર દાસ ગંભીર દાસ ગંભીર દાસ ખરેખર ગંભીર દાસ છે કાકા મામા વેર જો લફરા વર્ગાડ્યા છે જો ભૂત વર્ગાડ્યા છે એ ક્યારે સુ થાય મુક્તિ ક્યારે થાય એટલા બદલા તો તાજુ થાય તો કોક એનો ઉપાય થાય આ તો વાસી વાસી આપતા વાણી મા વાસ્તાવરણ વાંચવા જેવી એક વખત એમાં ફરી વખત ફરી વખત વાંચવા જઈએ આમાં કાક કેમ થયું એમ એક જ છે બે માર્ગ મોક્ષ ના નથી એક જ માર્ગ જયારે જોયો ત્યારે એક જ માર્ગ હોય મોક્ષ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ એ ત્યાં મોક્ષ એ જ હોય પછી રસ્તા એને માટે જુદા હોય કોઈ ક્રમિક માર્ગ હોય તો જપ તપ કરીને જતા જવાનું અક્રમ હોય લિફ્ટમાં જવાનું દાદા ચડી ચડી ને જવાનું લિફ્ટમાં જવાનું જે અનુકૂળ આવે તે જવાનું લિફ્ટમાં જવું છે કે દાદોશ્રી પણ એમને ઓળખ્યા નહિ લોકોને મૂર્તિ જોવા છે પણ મૂર્તિમાં ભગવાન કૃપાળદે બેઠા છે મૂર્તિ નો આનંદ થતા મૂર્તિના અંદર કર્યા છે બેઠા છે અને જપતી વખતે ચાય ચાયું મે ઇલાયચી છે ચાય પર છે રાતે રાતે રાતે સિકંડ ખાય ને અંધારામાં તો આપડે પૂછીએ કે શિખર માં કશું નાખ્યું તું અંધારા પડી જોયું તપાસ કરી ના થાય પોતે જાય અરે પણ અને આ તો છે તે દેખાડે કરે ને કારણ કે પ્રવીણ ભી નહી ગજુ એમનું નહિ ને એ ગજુ તમારું છે તમારું કામ ઉપાધિ કર જય સત્ય તમને છે ઉપાધિ અડે નહિ એનું નામ મુક્તિ આખી જિંદગી થી ધર્મ કર્યો હતો ને આખી જિંદગી થી ધર્મ કર્યો પણ ધર્મ એમનો હગો ના થયો આખી જિંદગી થી ધર્મ કર્યો અને આનંદ આવતા ધર્મ કર્યો પણ ધર્મ હગો તમારો થયો નહિ એક ગજુ કપાયું ધર્મ જતો રહે છે આપડું ગજુ કપાય ને તે પેલો ધર્મ જતો રે એટલે આપડે એકલા પાછી થાય છે ને દરેક ઘડી વાળા નહીં થતો ને એમના ધર્મ કેવાય ધર્મ રક્ષા આપે શાંતિ આપે સમાધિ આપે ચિંતા ના કરાવડાવે ચિંતા થાય ધર્મ જ ના કહેવાય ને ત્યાં ચિંતા થાય ધર્મ કેમ કેવાય ત્યારે ચિંતા કરે છે બધું ના થાય મોટું મોટી થયું છે મને મહી આક્રમણ થઈ જાય છે અને એક જણા થોડી હતી તે મોટી નથી થઈ મહી છે તેથી આક્રમણ થાય જય સચિદાક્રમણ વાળા લોગ છે અમને ક્યાં પોલી વા દાપણ વાળી હોય ત્યાં કે દોઢ જાય છે જરા ઓછું દાપણ હોય ત્યાં કે ગોળી છે સ્વાગત અમને કૃપાલ સાચા ભક્ત હોય અત્યારે હશે કોઈ એકાદ બે તો એનું નામ કેવાય ભક્ત કેવાય સાતા ભક્તની નિશાની આર્થ ધ્યાન ને રૌદે ધ્યાન થાય નહી એ કપાવે ને ભક્ત કહેવાય તમારી જોડે બસો તો થતો હતો બધાને ના એ તો પણ દા દમરાણ ના મળે તારે ખબર એનો ભગત થયો કે ભાઈ આ સુધારો થયો નથી વધારે બગડ્યા છો બગડતા બગડતા આવી દશા થઈ છે ઉપાય તો જ આપડે દુકારે ગયા હોય અને તો આગળ જોઈએ છે આપડે જે અંદર થી હોનું બોલીએ નહી તો ઘણા વેપારી ની જ ખબર પડે સાહેબ બોલવું જ પડે ને તમે તો આયા દર્શન કરવા દર્શન કરવા શું એ માટે તો આયા છીએ કેટલી બે ટિકિટો જોઈએ ત્રણ ટિકિટો આ ટિકિટો અમારી પાસે ઓછી છે બધી ટિકિટો લખાઈ નાખો એ ચાલે ને કેટલી ટિકિટો જોઈએ છે સમાધિ રે અને સોળીઓ પહેણાવાય છોકરા પહેણાવાય એવું રે તારે આપડે મોક્ષ થઈ આવે એવી જરૂર જરૂર મોક્ષ માર્ગ એ તો વિતરાગ માર્ગ છે શું છે અને વિતરાગ બહાર કોઈ જગ્યાએ છે નહી વિતરાગ વાણી નથી વિતરાગ વાણી સમ્યક સમયક સિવાય બોલાય નહિ કોઈથી સાક સમિતિ ના ધણી વિતરાગ વાણી બોલી શકે નહી અને વિતરાગ વાણી વગર મોક્ષ નથી